આપનારો વિગત ને કરું લેવું જગત ઊંઘ માં પડીને લગ્ન માં ફરતા હરતા એ મોટું ગૌરવ લેવા જાય નહીં કશું હડે નહી લગ્ન માં જાય સ્મશાન માં જાય આપે કીધું તે પ્રમાણે પુણ્ય નું બજાર બધું ભેગું થયું હતું ત્યાં જ્ઞાની પુરુષ ચાલતા કઈ પુણ્ય સમજાયું આ કયા પ્રકારની પુણ્ય છે ખાતા હોય કે શું ઘાસ સુ વિચાર માં હોય બધી ફૂન નહી ખુલાખા હોય વારે વારે કૃપા વાત છે કે જ્ઞાની કૃપા જ્ઞાની કૃપા જોઈશે જ્ઞાની કૃપા જોયું હવે લાગે કેવી કૃપા એવી ગજબ ની કૃપા એની અજાય બી બઉ જાણવા ધારો કે જ્ઞાની ની કૃપા વર્તન થઈ જ ને તું કહ્યું કે કર્મ અકર્મ જુએ તો મુક્તિ થાય કેમ જુલાવી દે કર્મ કરવા છતાં કર્મ અકર્મ જુએ તો મુક્તિ થાય મે કર્મ કરીને કર્મ તો જુએ તે બધા બંધ અને બંધન છે દેખાય છે એનું જે સંયોગો ભેગા થયા એનું બંધન છે જે સંયોગો ભેગા જે સહયોગો અત્યારે હાજર છે એનું બંધન છે અને બંધન નો છૂટલો છે પોતાનું જો ભણ થાય તો ભવન ના થાય તો છૂટો હોય કઈ સામનો નહીં વાતિક તદ્દ જઈએ આપડી આપણી પોતાની અંગત વાત છે આત્માની જ વાત આત્માની રીતે બધાના એક ગુણ એક મૂળ તત્વ છે સરસ છે પણ પ્રાપ્તિ દુર્લભ છે પ્રાપ્તિ દુર્લભ છે એવું લખ્યું જે દુર્લભ દુર્લભ અહીંયા આગળ ગાદી પૂરું જે દુર્લભ છે ક્યાંય હોય તો પ્રાપ્તિ છે નહીં તો પ્રાપ્તિ કોઈ કાલે છે જ નહીં એટલે દુર્લભ વસ્તુ સુલભ થાય તો તમારું કલ્યાણ શું કે નહી તો બીજી સુરત કે કહ્યું એમને પ્રાપ્તિ નો ઉપાય હા પ્રાપ્તિ નો ઉપાય છે ઉપાય કરવો નહીં અને પછી બે ઉપાય હશે તો જનશી હવે નહી તો ભાવના તો ભાવના ગ્રંથિ બનતા હશે શું થાય છે નાની કુલ થી ભાવના ગ્રંથિ બંધા હશે કેવી બંધાય ના જઈ શું કરે નહિ માટે વા્યા પછી કે ભાઈ તું ને ગમે ભગવું લુગડું કર્યું ધોરણ લુગડું કર્યું ચોટી પડી ધોરણે વાઘડી બેઠા હોય તો માટે ચોટી પડી નઈ કે નિ આત્મા નો ઉપયોગ છે એટલે આત્મા નો ઉપયોગ ના ચૂકે નાની પૂછ કહેવાય શું કેવાય કે વાણી પોતાની મૌલિક હોય કેવી હોય સાસરી વાણી ના હોય મૌલિક વાણી હોય પોતાના પાટા વસેલું હોય એ વાણી અને તમામ આખો રાત્રો આપી દેવા ત્યાં જાય મારો બોલી નઈ તું કેવી રીતે કરું એવું ના કરી તમે લાયેલો સાહેબ કરીને તો મારી યાત્રા થઈ છે ઘડી કરીએ મારી યાદ અજા થઈ છે આજે લોકો પૂછે સાહેબ શું તમે કોઈ એ કરવું કે છે એટલે તું સાહેબ રજા થઈ છે તારે અમને કેવાનું સાહેબ તમે કરી આવો તું તો માથે ભરી જ આવે શું કર્યું હા પણ કઈ આ કરીએ આ દિશા શું કરવાનું શું માથે પડી જાય સર માણું ત્યાં જશે ભાઈ કર્મ કરતો હોય કર્મ કરે છે પણ સમજવું મુશ્કેલ છે એમાં કઈ ફરક છે એવું લાગે લાગે જિજ્ઞાસા માટે ફરક નથી લાગતો આ સાથે મદદરૂપ થાય સમગ્ર જીવન નો પાયો છુ રહે છે ને તેની જરૂરિયાતો પ્રશ્ન થતા પૂરી ન થાય આપનો મંત્ર પણ કાર્ય નથી થતો કૃપા કરીને અથવા વિનામ બહુ જુદું જ છે આ તમે જે માનો છો ને એવું નથી સ્મૃતિ તંત્ર તમને છે યાદ કોઈ જશે જગત ને વિસ્તાર કરે એનું નામ અક્ષમ વિજ્ઞાન જગત ને વિસ્ત કરે સંપૂર્ણ એનું નામ અને જગત સ્મૃતિ આપે એ ભટકવાનો માર્ગ જગત માં યાદગીરી રહે સ્મૃતિ તંત્ર રહે એ ભટકવાનો માર્ગ એટલે આપણે વિજ્ઞાન બઉ ધીરી વાત જે કુદરતી હોવું જોઈએ એની જરૂર નથી જ્ઞાન જ્ઞાન માં જ અજ્ઞાન અજ્ઞાન માં રહેશે અજ્ઞાન ક્યારેય પણ જ્ઞાન થતું નથી જ્ઞાન અજ્ઞાન થતું નથી ત્યાં જ પાયો સુ તો તેની જરૂરિયાતો પ્રાપ્ત થતા પૂરી ન થાય પ્રયત્ન નહી જે થાય એટલું સાંજ જે પ્રાપ્ત છે એટલું જ દેવાનું છે અપ્રાપ્ત ની ચિંતા કરવાની ચિંતા કરી ભયંકર ગુણવત્ આજે ખીજડી આવી તો એકલી ખીજડી આવી ખીજડી કાલે શાક થઈ ગઈ શાક સાથે ના આવી રોટલો એકલો આવ્યો સિંતા કરી ભયંકર ગુણ થયો પ્રાપ્ત નહીં જરૂરિયાત દેહ ની જરૂરિયાત ની બહુ એટલે માથા એટલે એમાં જો કદી ઉપાય કરે કાર્યવું થાય તમે પ્રાઈવેટ માં આવશે તમે વાસી પૂરી બહુ લાતી કરી દીધી વચનબલ વચનબંધ ના કર્મો અને મનોબળ મનોબળ ના કર્મ મારા થી કેટલા થાક છે કેટલા સ્થાન છે તમારે કેટલા જોઈએ એટલે આગ્રહ નથી તો વિગ્રહ ને એ થાય ખાવાની બાબત માં સિદ્ધાંત છે તમને બધું પૂર્વી જીતી ગયા કઈ બાબ માં જીતી નથી ગયા તે બાબતો છે एक बुद्धि स्वीकारु हजू प्रती धन्य सिंत एवं आप पची पर चिंता नहीं कर એના પછી પછી ની પર નો વિચાર નહીં કરવાનો જે સમય રહીએ છીએ એ સમય માં સમય ને વિચાર નહીં કરવાનો હજુ એની પ્રતિ મને નથી થતી એમ છે આવું જાણો છો પ્રતિ થતી નથી એટલે વર્તન બુદ્ધિ એક વસ્તુ છે બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ બીજી વસ્તુ છે હા બુદ્ધિ એક વસ્તુ છે અનુભૂતિ અનુભૂતિ બુદ્ધિ ની હાજરી માં છે અને અભ્યાત્મ અનુભૂતિ બુદ્ધિ ની ઘેર હાજરી એટલે બુદ્ધિ ના છે સંસાર ની અનુભૂતિ થાય તેની હાજરી થાય એટલે આગળ પેલા પેલી અનુભુદ્ધિ કરી છે ને થોડી વખત ગેરહાજર થાય ને એ રીતે થઈ જાય પછી બંધ થઈ જાય થઈ જાય આમ બિલકુલ ખતમતા જ થવાની ભાવના ને નિરાન કે અવલંબન વાગ અવલંબન તો બિલકુલ નથી પણ અવલંબન તો જોઈતું નથી પણ હવે કેવી રીતે અવલંબન જોઈતું નથી પણ એ સ્ટેજ આવે કેવી રીતે અવલંબન એજ સ્વતંત્રતા શું છે અવલંબન એજ સ્વતંત્રતા એ હોય તો આપડે એના આધારે આપણે જીવાનું એનું નામ અવલંબન અવલંબન હોવું ના પૂરું થઈ જશે ત્યાં સુધી જેમાંથી જવું હોય તો એટલો રસ્તો ચાલુ પડશે આપડે ચાલીએ વાંધો નથી શું તો અવલંબન છે નિરાલંબ થવું જોઈએ થાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાન નો સંપૂર્ણ માર્ગ સમજ્યા નથી જ્ઞાન અને ક્યાં પરાવલંબી જીવન અવલંબિત જીવન નથી પરાવલંબી જીવન શું કેવું છે અવલંબન વાળું જીવન તો સારું કહેવાય આ તો પરાવલંબી જીવન પેલા દાદા આપની પાસે આવ્યા પેલા જીવન માં હતો આપની પાસે આવ્યા પેલા એજ જીવન માં હતો મજા હતી સારી હા તો આ તો ધ્યાન ને રૌદ્ર ધ્યાન ભરપૂર રહેતો આત જ્યા રૌાર મંદર જાય એ પરાવલંબન જુદું કહેવાય એને પરાવલંબન પછી પછી અવલંબન માં કેવું થયું અવલંબન હાથ રૌદ્યાન સુવલંબન જુદ્યું પછી સમ્યક અવલંબન થયું સમ્યક જે એની નાયરે જતું હોય અમુક કડા પોતે પોતા મે ખડા થાય જય સચ્ચિદાન આપને કહ્યું મને અવલંબન રજૂ નથી કરવું જોઈએ ન્યા નથી કરતારી હોય તો જ ઊંઘાળે પવન હોય તો જ ઊંઘાળે શું અવલંબન ના હોવું જોઈએ આવવું હોય તો આય નઈ તમારી જાગૃત નથી સચિદારણ છે ને જીવ એટલે શું આરું પૂછે છે પછી બીજો પ્રશ્ન પૂછે છે આત્મા બીજો પ્રશ્ન પૂછે છે કે આત્મા સ્વરૂપ નું દર્શન કેવી રીતે થાય તે બતાવવા વિનંતી છે અહીં બીજું રજૂલા તો એ અત્યારે દરેક પ્રશ્નમાં પછી અંતર આત્મા અને પરમાત્મા એક જ આત્માની દશાઓ છે જેમાં દસરી વકીલ છે વકીલ થાય વકીલ સાહેબ કરે જ પપ્પા પપ્પા કરે અને સાપન કરે જાય આવો છે પણ પોતે એક ના જે વખતે જે કાર્ય કરે છે તે કાર્ય ના આધારે એમને કહેવામાં આવે છે એવી રીતે સુધી જીવાતમા ભૌતિક સુખોમાં રાજ્યો છે અને ભૌતિક સુખમાં સુખ માને છે ત્યાં સુધી એ જીવાત્મા જીવાત્મા છે અને જયારે કોઈ જ્ઞાનીકુર ભેગા થાય અને ચખાડે ભૌતિક સુખ બીજું સુખ નવું સુખ સનાતન સુખ જયારે કઈક આવું સખાય છે કે બીજો ચાકતો ખરો ત્યારે પછી કે ના સા જોયતું નથી માસ હાજ જો પ્રાપ્તિ થાય તો અંતરાત્મા થઈ જાય અંતરાત્મા એ અને અંતરાત્મા થાય એટલે પૂર્ણાત્વ એની મહેર થયા કરે પૂર્ણાત્વ એની મહેર જ કરે પછી પરમાત્મા થાય અંતર આત્મા થઈ ને પોતે અંતર કરું સિક્કો મારી બારમા ગુંઠાણ સુધી આની પુરુષ જરૂર સગન ખરા જાગૃતિ થાય એવું કામ લાગી જાય એટલે આત્મા સ્વરૂપ ને દર્શન થાય એના માટે તમારી ઈચ્છા છે તો ચાલુ પણ ચોપડી બોપડી આપો નિરાલમ આગળ નથી આલંબન થી થયો એટલે નિરાલંબ થયો ભગવાન પણ ઉકરીને અવલંબન ને લઈને ભગવાન ઉકરી છે કોઈ પણ અવલંબન ના આધારે આપણે જીએ છીએ માટે ભગવાન નું કર્યું અને તમે નિરાલંબ થાય તમને નિરાલંબ એક જ જાતિ જાતિ એક થઈ એક જાતિ જાતિ ઘેર રહ્યું કે જાતિ રહી વાળો રાખે છે નિરાલંબ ની સ્થિતિ જુદું જુદું પડે એ પ્રાપ્ત થઈ જાય તમારા નિરાલંબ છે તો નિવાલંબ પ્રાપ્ત થાય અને કોઈ દર્શન કરનાર તો તે થઈ જાય જે ઈચ્છા હોય તો પૂરી થઈ જાય આવડી નહીં આત્મા એકડ્યો કે ન્યાયાલમ બાત માં ન્યાયાલમ બાત માં એટલે શું કે ત્યાં શબ્દા પણ નથી શું છે ત્યાં કેવળ જ છે એટલે કેવળ જ્ઞાન અમે જોયું શું કર્યું વર્ત્યું નહિ જોયું કેવળ હા જે અત્યારે એનો અર્થ ચાલે છે વ્યવહારમાં એવો અર્થ નથી કેવા જ્ઞાન જ્ઞાન જોયું ખોટો કેવા છે જ્યાં આગળ કેવ જ્ઞાન શબ્દ પણ નથી અવલંબન નથી ઘરનારો ખજી ગયો તો આવ્યું આટલું કમાય આટલું થયું કમ્યક્ટ થયું ભણ થયું એક ઘરનારો ખજી ગયો સ્પેસિફિકલી ઘરનારો ખસી ગયો તમે શું સમજાવો ભાવ કરવું દ્રવ્યકર્મ માં શું સમજાવી સમજ જોઈએ શું બધા કરે એવી સમજ જોઈએ દ્રવ્યકર્મ ભાવ કરવો ન કરવું આ કઈ કર્મ આખા જગત ના જીવો બંધેલા છે આ કારણે જ થર્મલ લેનેજમેન્ટ કરે છે આમાં કારણે જ વાટ છે એ જગ્યાએ એ જીવ તરીકે જીવાતમા તરીકે રહ્યા આ સારી વાટ્રો તૂટી જાય પરમાત્મા થાય ચલો ધોમ શું આપની સમજમાં આવ્યું આ જગત માં જે પણ કઈ કર્મો આપણને કરવા પડે છે એ બધા દ્રવ્ય કર્મો ના છે હવે આખું આ બધું સાધન હોય છે અને પછી અડગા છે ત્યારે નિરંતર અભ્યાસ કરે નવું ધર્વું થાય આ મણબત્તી અગા કરે તેમ અભ્યાસ કરે નિરંતર ધ જેનાથી આપણને આગળ થશે સમજ પણ જ્ઞાન માં આવતું નથી વસ્તુ સમજે જ્ઞાન માં આવતું નથી આપડા જ્ઞાન જે છે આપણી પાસે તેના આવરણ રૂપે છે મારતો આપડી વાત છે ભાઈ લાવવા દેવાનું નથી તે જ્ઞાનાવરણ કર્મ એક છે આગળ વધતી હોય શું વસ્તુ છે બતાવું તમે એ જ્ઞાનાવરણ કર્મ બીજું દર્શનાવરણ કર્મ છે દસનાવરણ કર્મ દશનાવરણ કર્મ આખી શ્રદ્ધા જ ફરેલી છે દર્શન જ થયું છે દર્શન શું થયું છે સનાતન અને દર્શન માં દિવાત માં છો મરી જઈશું બહુ કથા દશમ ફેર થઈ ગયું દસણ નું આવરણ છે તેને લઈને સરબોજિયા આવે બીજું આવે જતા આવરણો તો બાળકોને એવા આવરણો હતો નથી પણ દસનાવરણ તો હોય છે બીજું કઈ દેખાતું નથી વાંચી દેખાય છે કે જ્ઞાન છે જે સત્તા છે કેટલા ગુણ બતાડ્યા આ મારી વ્યક્તિ માં વાપરવામાં વાધા ઉકાવે હા એટલે બધી પાસે છે પાસે જે છે એ આપણા થી એનો લાભ લઈ શકાય નહીં ઉર્જા તો તમે જ નહીં એટલે એને તો ભાઈ જ્ઞાન છે દર્શન છે શક્તિ છે નિર્ભતા છે બધા ગુણો છે એટલે એક માણસ ને ચંદુલાલ છે દારૂ ગામમાં બહુ પ્રખ્યાત માણસ હોય અને આવો ડાયો માણસ આપડે ત્યાં જઈ રહ્યા હિન્દુસ્તાન ના પ્રેસિડેન્ટ આપડે ત્યાંની અસર છે ને પોતાની સત્તા ઉડી ગઈ અને કોની સત્તા દારૂ નો અમલ અમલ કોનો છે દારૂ નો તેને લઈને આ પોલે છે હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું એવી ભાન ઉત્પન્ન થઈ દારૂ રીતે પોતાનું સ્વરૂપ ભૂલ્યો પ્રેસિડેન્ટ છું એવી રીતે આપણને આ લૌકિક લોકે જ્યાં સુખ માન્યું છે એવું આપણે પણ એ સંજ્ઞાથી સુખ માન્યું કે આમાં સુખ છે જ્ઞાની ની સુખ માનવું હોય તો નિવેડો લોકે જ્યાં માન્યું ત્યાં શું ફર આપણે ગયા પછી આપણે દારૂ થયો અને મામા થાય કુ થાય કોઈ ધસરો બન્યો થાય જ્યાં ઉધી નો ધસરો એ પ્રાપ્તિ માટે તમે ગયા એટલે તમે પણ ટેમ્પરરી થઈ ગયા પછી સાહેબ મને બતાવજો કાલા વાલા કરે સાહેબ મને બતાવજો એમ શું કારણ એને ભય ભાઈ ગયો સાહેબ જો મર જઈ ગયા હું એક્સિડેન્ટ કા એવું થયું મો બીજો અમલ અમલ પારકો પોતાનો અમલ નહીં આત્મા નો અમલ ઉડી ગયો પરો અને પર સત્તા ને પોતાની સત્તા માં જે મોટ કરું છું આ ચાલુ રીતો કેટલું થયું આપડે મીણબત્તી માં ચાર ગુણો દરેક હોય એકાદ જીવ માં નઈ બધા ચારે બધા આપડી ઈચ્છા ના હોય ને તો એકદમ ઠંડી આવી તો આ ધરુ પણ ભોગવવી પડે ભોગવવી ના પડે હા ભોગવવી પડે ભોગે છે ઘણા પ્રકારની અરે કેટલીક કેટલાક લોકો સાતાવેલી આપેલા શરીર માં દુખ હોય નહિ ક્યારે રસ થાય પછી આ સુઈ ગયા થશે હજુ રસ વાયરલ નથી પડ્યો એટલે સાતાવેદની માં હું આ થઈ છીએ તો ઘણા બનશે વેગી લ્યો છે કેટલાક વર્ષ થોડા વખત પછી ચાલુ જ રે સમજ ને કોઈ ભાર મળે તો અછાતા વેચાત્ર નામ નામ નું શું છે જાની હું એન્જિનિયર હું ઘોરો હું કાળો હું ચારો પાતળો ને હવે જાઓ કોક ને ત્યાં આવો જાઓ આવ ઉપાદેય કર્મ કહેવાય શું કહી અરે આદય કરાવ આવો પધારો તમે ત્યારે કઈ ના રખ્યું હોય પણ તમે જાપ થતી એવું શું બોલે કે આવો વધારો આવો વધારો અને એનો ધગો વાળો પછી આવે છે એ અનાદય કે ભાઈ શું કે આવે તો સીધો જ અપમાન છે અને તમને માન જોઈતું રહી લોકો ભાવો હોય જાદુગર હોય કે આ તારાકીવારો હોય તો કરી શકે ચમત્કાર જેવી વસ્તુ ખોટી છે આખા ગમત લોકોને ફસાવવા છે અને લોકો દુરુપયોગ કરે ચમત્કાર નામથી હવે એટલે મને બધા ચમત્કાર બધા એવું જાણો છો કે કોઈ માણસ ઘણા ઘરે ગુમ પાડે છે કે મેં આ ભાઈ ઘણું કામ કર્યું પણ મને અભ આપે છે એવું બોલે એની મીણવત્તિ માં અપેશ નામ કર્મ છે અને મેં કોઈનું કામ ના કર્યું હોય તો મને કે તમે જ કર્યું કે અભ્યાસ કામ કરતો ડાયર ઘણા માસ ઉડે આપણે આસ્તુ આસ્તુ ડાયદ કર્યું પણ મને દ્રષ્ટ આપે અભ્યાસ જાય તમે તારો અભ્યાસ ધર્મ નું કર્મ એટલે આપે છે ડાયબેન જશે બસ ના મારું આ બધું કામ પચી ગયું કે ભાઈ હું જાણતો નથી શું કામ પચી ગયું તમે તો તમે એવું જ બોલો કે છે તમે લેતા તો થયું આ તમે કહ્યું કે છે ભાઈ મેં ગયું નથી આમાં હું મને વિચાર આવ્યો કે આ કોઈ પણ માણસે કામ કરેલું છે તેને આ કોટલી આપવા લીધા બદલે અહીં આપવા છે આ ભૂલ જાય મારી આ દસલું પોટલું જેને કામ કર્યું છે એને આપતા રહી આપવા છે મેં એને કહ્યું આ ભારી પોટલી નથી આ બીજા કોઈ કામ કરે છે તો આપ્યા કે હું તો આ મૂકીને ચાલ્યો તમે જ કેવી છે કે કરનારો બીજા માંટલું કહ્યું છે આપે મેં પોલી મા આવું આવું તો મન ચાલે કર નામ કર્મ બધી બહુ કર્મો છે આગ બધી આવી હાથમું ગોત્રકર્મ છે ગોત્રકર્મ ગોત્ર એટલે ગોત્ર નો અર્થ રહ્યો નથી અત્યારે તો લોકો આ ગોત્ર ના આ ગોત્ર ના ઉચ્ચ ગોત્ર એટલે બુદ્ધ ગોત્ર નો હો ભગવાન શું કરો છે લોકો પોતાની ભાષા બની ગયા ઉદગોત્ર લોક પૂજ્ય કેવાય શું કર્યું પૂજ્ય ઉદ્ધ લોક પૂજ્ય તમારા માં હોય થોડા આવશે તમારા હતા વાળા બીજા થોડા આવશે હોય સંપૂર્ણ લોક પૂજ્ય તો જ્ઞાની પુરુષ હોય શીર્શંકર હોય એ કોઈ જય કોઈ લોક સંપૂર્ણ લોકપૂજ્ય ના હોય અને જ્ઞાની પૂછ ને પાછળ નહીં તકે પાછળ જાય ભેદ અને પેલા જ્ઞાની સ્ત્રી પાછળ ગયા કરે લોક પૂજે અને લોક નીંદ્ય બીજા લોક નિય અ પાચેસ ટકા વધારે લોક નિંદ્ય નહી સ્વતંત્ર સ્વતંત્ર મત વાપરો અમારો કીર્તનગ નો ભાગ જે હતો તે અમે સ્વતંત્ર રીતે અમે વાપરો છે આ કાળમાં જે લોક નિંદ્ય નથી જે લોક નિંદ્ય હતી જેને લોક પૂજ્ય અમે કહીએ છીએ એની જવાબદારી પણ અમારે માથે લઈએ છીએ માથે લોક નિય ના થતો શું કયું ભલે લોક પૂજ્ય ના થાય નહીં થાય બઉ અઘરું કહે તો નિય ના થાય તો કેટલું કેટલા મીણબત્તી કેટલા માં થયું હવે એ કર્યું મીણબત્તી ખરાબ થવાની એ નક્કી એવું તમે જાણો